એને લી માં કસ્તુરી હોય એને જયારે પાકવાની થાય એટલે સુગંધ આવે એટલે આમ ચારે બાજુ દોડા દોડ કરે ત્યાંથી સુગંધ આવે પાપા મારા કરે પણ પશુ જાત્રી મારીમાં પણ માથું નીચું કરી સ્વામિનારાયણ ભગવાન ને આપણે લૂટી માં સુગંધી દેવી પણ આપણે મારી પંચ વિષય માંથી સુખ લેવા માટે અહીંયા જેવું છે એટલે આવડવા શનિવાર તારીખ ચાર બે ચોર્યાસી છઠું વતન ચાલુ છે ગરીબ માણું નહીં કોઈ ઓળખું આશીર્વાદ માં કોની લોકો આશીર્વાદ માં એ બે લગભગ છેતરાય છેતરાય છેતરાય કોર્ટમાં જાઓ કરી પછી ઓમ કરે તો આમ ફાંસી મળે જાયું નતું આ બચ્ચા વાવિતા હશે ઈશ્વર ને ઘરે કોઈ દેખા જવાબ રાજા નથી ગરીબ નથી કોઈ નથી મનુષ્ય દેહ મળ્યો એટલે આમ ફારું છે જ્ઞાન હોય કે ન હોય એ પછી ની વાત પણ આ તો પેલું જ્ઞાન છે ગરબા ના બે વર્જન બે જો તીપ જે પછી સંપ્રદાય સંપ્રદાય દરેક ઠેકા તો સામાન્ય જનર એમાં બચાવ ન ચાલે જે માણસો બચાવ કરે છે ને ઈચ્છે કરાય એ બચાવ ભગવાન ની વાત આવે ને ક્યાં વિશ્વાસ એમ ગરીબ માથે ના કરતો છોકરા લ્યો હવે છોકરા નું હક પણ કરવાનું હોય છે એટલું તો આ રસ્તા બધા પોતાને કઈ કરવું નથી ને બચાવ ના લક્ષણો હા એવું મારાજ કે અમારો સાધુ વર્કે સાપ નો હતો વચાણ વાંચને ત્યારે આવડે દીધો જ રાખ્યા વર્કે સાધુ ભગવાન બતાવે એની પ્રાર્થના કરી આવ પુરુષો છે એની પાસેથી લીધે રાખ એમાં વાંધો મળે તેની ફૂલ કોને વાતું તો કરતો મને કાદમ કરે આપણે જાણી ન છેદ ગયા એટલે પૂજા કરતા ઉભા થયા ગયા તા ઓ આ નથી મળતા કેમ છાયા પડી છે બે અને જે સ્વપ્ન અવસ્થા છે તે હિરણ્યુણાત્મક છે મેં કંઠ સ્થાનક ને વિશે રહી છે એ સ્વપ્ન અવસ્થા નામે જે એ ભોગ ને ભોગવે છે કઈ ભોગવું હોય પૂર્વે અને વાસના કરવાનો એટલે કોણ આ ઇન્દ્રિયો તો ત્યાં સુધકરણ છે ચારે અંધકરણ જાગે છે જાગ્રત માં દસ ઇન્દ્રિયો ચારે અંતઃ કરણ બધા જાવે ચૌદ અને સ્વપ્નાવસ્થામાં ચાર જાગે છે અને સુસુપ્તિ માં એ લિન થઈ જાય અને બુદ્ધિ નો ચતુર્થાંશ જાગૃત માં દસ ઇન્દ્રિયો અને ચાર અંધ બધા જાગે છે અને સ્વપ્નમાં ઇન્દ્રિયો બાકી મન બુદ્ધિ જીત અહંકાર સુક્ષ અને સુ એટલે અંતરણ પણ લીલ થઈ ગયા અને બુદ્ધિ નો ચતુર્થાંશ ભાગ જાગે છે એને આ ઊંઘ છે ઊંઘ એનો વિષય છે સંશય નિશ્ચય નિદ્રા સ્મૃતિ સંશય ગયો સ્મૃતિ ગઈ હવે નિદ્રિ માં ને તમને ખબર રામ કૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ લખાણું ભાષા ની દ્રષ્ટિએ અલ્પાક્ષર પ્રથમ આવે અલ્પાક્ષર ઘને થયા ખબર છે એ નો ખબર હોય નામ સામે કઈ દેખાય માત્ર બે અક્ષર ની ચાર માત્રા છે એક માત્રા વાળા ત્રણ અક્ષર હોય અને બે માત્ર વાળા બે બે વાળા બે હોય પેલા ના મુ લઘુ માત્ર પેલો આવે રાધા કૃષ્ણ છે ને રાધાના કેટલા માત્ર ચાર માત્ર ચાર માત્ર કૃષ્ણ ના ત્રણ માત્ર ત્રણ માત્ર ભાષા જ્યાં આવીને ત્યાં કુક આપણને પગે લાગે સ્વામી કેતા સ્વામી નું હાલ આપડે તો જ્યાં હોય ત્યાં સ્વામી તમારે મોકલું મન થઈ ગયા તમે વ્યાકરણો પુરાણી એમ ને શાસ્ત્રી આ છે આગળ જૂના જમાના માં મેટ્રિક પાસ થયો હોય ત્યાં કેટલી વ્યક્તિ બોલવાની પાછું ઉચ્ચારણ ને જરાય ફર નહી પૂર્વ કર્મ ને અનુસાર સુખ દુઃખ સુખ દુઃખરૂપ વાસનામય ભોગને ભોગવે છે તેને રજો ગુણ પ્રધાન સ્વપ્ન અવસ્થા કહીએ સ્વપ્નમાં જાય એમાં એ કેમ ને અનુસારે સુખ દુઃખ સુખ દુઃખ રૂપ વાસનામય ભોગ ને ભોગવે છે તેને રજો ગુણ પ્રધાન સ્વપ્ન અવસ્થા કહીએ સ્વપન માં જ તમે ઠરાવ કરી રાખો હાલ તો સ્વપ્ન માં જ આવું છે એની ઉપર નિયંત્રણ આ બેઠી છે ઈશ્વર ના એમાં એ કેસે કે આજ આ જોઈ નો મળે એને હોય આને બધું ના કરે ઉડાયો છું ના છું એ પણ કોક ને છો એક સ્વપ્ન ક્યારે અપવાદ તરી છે તમને કહું મેં આગળ અભ્યાસ કર્યા છે ચાલ ફલાણું અંભારી બરાબર હું જો સ્વપ્ન આવે તો અને જરાક આવડી ગયો લઈ જાય બસ આપડે નિર્ણય કરી તારો નિર્ણય આમાં આવ્યો હશે કોઈ નઈ એટલે કલ્લે નો લ્યો કે આજે તો આજ સ્વપ્ન આવું હોય જાય હવે જ્ઞાન સ્વામીજી મારો જીવ ક્યા બંધાનો છે મારો જીવ ક્યાં બંધાનો છે એની તમે અટકળ કરી એના ઉપર આવ્યું એટલે આપણે માફ કાઢવું જોઈએ હજી આપણે ક્યાંક બંધન માં છે નિર્બંધ નથી ત્યારે ઈશ્વર ની નિયંત્રણ ને આધીન રહી ને બંધન રહેવું અરે હું ઘણી વખત મેં પેલા નાની ઉમર માં મહેનત કરીશ આજે ભગવાન આમ દેખાય આજે આમ દેખાય રાત્રિ કુવા ટાણે દિવસ આખો બઉ મનંદ કર્યું હોય મેં કાઢી જાય તો કોક ને કઈ આવ્યું હશે તો બીજા ભાવનું આવે પણ આપણે વૃદ્ધિ નો વિલાસ આવી જાય અને એમાં કઈક આપણ ભાવ આવી જાય પછી ઓલી નિયંત્રણ ઉડાડી દીએ છે પણ ઉડાડી ઉડતી નથી ઉડાડે ઉડા બરોબર અને હવના હૃદયમાં એ પ્રતિ છે સમુદ્રનું પાણી એટલે કેટલું માતા નું દૂધ થયો ત્યારે કેટલા જન્મ કહેવાય એમાં કે ટાણે કેમ જો મોટા દેખાય પહાડ દેખાય ક્યારેક ક્યારેક તો ભય લેવા અટકાતા નહીં આપડે પાંખું છ મહિનાય જન્મ ધરતા એવા હિસ્સું છે ને એવા ઉડવાના અનુમાન થાય આપણે નક્કી તો નો કરી શકીએ કઈ નક્કી નો કરી શકીએ પેલા ના ભાવો અને અત્યાર નું જીવન એમાં ક્યાંક દીસિત થઈ જાય અને એ આપડે ઈ જન્મ તો આપણને સાંભળતા જ નથી એટલે બે કેમ કરાય બરાબર પણ તરતા ઈ જમાના માં શીખતા હતા જયારે આ સપના આવ્યા ત્યારે નાના થી તરતા આવડે એટલે હું માટે જવું હોય તમને એટલી ઊંડી હોય ભલે છપિયા ને ઊંડું શું પડે છે ઊંડું કઈ ઊંડું છે ના ના કારણ કે નદી ઊંડું હોય છોકરા પગ લાવવું એને એમ આવડે એ એને ની ખુબી થઈ છે એટલે એમ લઈ જાય કસરત ના છે બધા બોલો અને વિશે જાગ્રત અવસ્થા ભોગ્યો ને પછી જઈએ તો યાદ એ રીતે એવા સ્વપ્ન આવશે મારે સાંભરે જો તમને બધવા જે આપડે આટલા બધા બેઠા જ્યાં જન્મ જ્યાં રહ્યા હોય ગુરુકુળ અમૃત ને ત્યાં નીકળી અમૃત ત્યાં રસોડા આવત ને હા આટલો જ એક વિચાર કરે આ જીવ ને જરાક આયો જરાક છલકો આવી જાય જ્ઞાન જ્ઞાન તો છે જ નઈ પણ કોક જા તમે જો લોનિયા ભણ્યા છે ને ત્યાગી માત્ર માં કેટલી શાસ્ત્રી ફલાણો છે ને બધા એટલે એ બરાબર મોટા થઈ ગયા ને દેખાય જે કઈક આવી ગણતરી નથી વાતના મય ભોગ તેમને એ જેતે તે ભોગવતો પણ જો ઈશ્વર ની જે પ્રલય અવસ્થા એનું કાર્ય છે જો થાય આવીને એટલે અરે ગુણ માં ગુણ નું સંક્રમણ હોય સાંભળી થાય છે थे थे तमो गुणात्मक ने हृदय स्थानकृदय सुसुक्ति अवस्था हृदय બેઠો આવતી અવસ્થા ઈ પણ હૃદય માં રહી છે ઊંઘ ક્યારે આવે થઈ ઘરે પૂરે થઈ ગઈ પૂજો મતલબ ઊંઘ આવી પણ સુવર્ણા સંયોજ શેખ સમાનમ રક્ષમ કરો ખરો ભગવાન ભેટો એટલે એમાં આ સુખ આવી ગયો કે આગળ જે દુખ હતા એ ભુલાઈ થાય આનો અભિનાન દશામાં સંબંધ થયો અભિનાન દશામાં સંબંધ જ્યાં બે ત્યાં જાય પણ આનો સ્વભાવ એવો કે અવળું મોઢું કરી અવળું મોઢું કરી જો આમ પાછું મળે અને જો આને દેખી જાય તો એનું કામ થઈ જાય અને ભગવાન બાજુ બોલાવે એ આની વાત નો જોવે ખાય છે જો ને આ સ્વાદુ હતું એટલે કર્મ ફલો પૂર્વ ના કર્મ ફળો એ એનો આનંદ છે આપડે બૈરા છોકરા પૈસાન ભોગ ને વિલાસ મંદુ અપૂર્વ જન્મ એને જ ખાઈ જાય બેઠો બેઠો પણ ઉવાજ ને કાને ધરતો નથી બોલાવે છે ભગવાન ટક ટક જોઈ રહ્યા છે મારી આમ જોવે ન જોવે જાય હંમેશા એની પાસે ભટકાય જાય એમાં તો એનું કામ થઈ જાય ભગવાન જયારે ઘડી રોકાતા તો ભરી જાય તમારો છોકરોનો જરાબ એવો નીકળ્યો હા તમે ગમે એટલું કોઈ માને નહી તો તમારો જીવ છે કે એનું ભર્યું કેમ થાય ગાંડો તો ભગવાન તો આનંદ મોટી બ્રહ્માંડ ના માવતર છે આવડે એને ગમે એવા પાપ કર્યા છે ભગવાન નથી એમ જ બોલતો હોય બધું ખોટું થતી બધું કરતો હોય એટલે ભગવાન ની નિંદા ન કરી ભગવાન પણ મન નું ધાડ્યું પાછું એટલે રખડ અને અનાદિકાળ થી આપણે મન નું ધાડ્યું જ કરતા આવ્યા છે ન વહે ગયા હોય અને ભગવાન હશે એમાં ભગવાન નો અજાણ ને સંબંધ થાય છે કોઈ કોઈ જગ્યાએ છે કે નિદ્રા છે પાપ રોગ કીધી છે નિદ્રા છે બીજા કર્મ કરતા નિદ્રા કરવાથી થોડુંક કોઈ ન થાય એમ ઈ તો અભાગ્યા ને એનું સ્થાન છે એટલે અભાગ્ય હોય ને એને નિદ્રા સુખરૂપ છે અને જાગ્રત જાગૃત તો કે ને કેવું દ્રષ્ટિ પડી તો જાગ્રત કહેવાય નહી તો આપડે માળા ફેરવી ભજન કરીએ દર્શન કરી અને વિચારો કેવું શું મરકટ તારું પીવા ઈચ્છો પછી કઈ લો વાસના તથા જ્ઞાતા પણ કરતા પણ એ સર્વે કારણ દેહ વિશે લીન થઈ જાય છે કઈ ન હોય તે બધા નથી હોય પ્રકૃષ્ટ અંધારું હોય પ્રકૃષ્ટ અ ખબર ના જ્ઞાન સમય પ્રકૃષ્ઠ અજ્ઞાન અમારે છે તેનું પ્રધાન પુરુષ રૂપ સગુણ બ્રહ્મ ના સુખ લે છે એ વિશે અતિશય લીલ થઈ જાય છે પ્રધાન પુરુષ ના પ્રધાન પુરુષ ઓલી સૃષ્ટિ પ્રકરણ નજરે દેખાવું માળા દેખી નથી એને કહેશો કે આ હું કહેવાય કંઠી કંઠી કંઠી આવડા ને આપણે ગોખાવી દીધું સગુણ ભ્રમ એટલે પ્રકૃતિ પુરુષ એટલે આવડાવ સમજાઈ એસ્ત્ર સાચી દ્રષ્ટિએ જેને અભ્યાસ છે એની સલાહ લે તો બરાબર અથવા મને મને ગુરુ એની સલાહ એક જણા ગયું ને એક જણાવ્યું અને પછી બુદ્ધિ નો અને પ્રાજ્ઞ નામે જેવા તેનું પ્રધાન પુરુષરૂપ સગુણ બ્રહ્મ ના સુકલેશ વિશે અતિશય લીન પણ થઈ જાય છે આદર સુસુપ્તિ કહેવાય તેને તમો ગુણ પ્રધાન સુસુપ્તિ અવસ્થા કહેઈએ અને એ સુસુપ્તિને વિશે કર્મ સંસ્કાર્ય કરીને કર્તા વૃત્તિનું જે ઉત્પન્ન થવું તેને સુસુપ્તિને વિશે સ્વપ્ન કહેઈએ શું કહેવાય કહો એટલું નહોતો બતાય નહી કરો છે એટલે તમે અક્ષર સ્વામી એ જ્ઞાની કહેવાય અભ્યાસ એટલે શાસ્ત્ર નો નહિ નામાં મળે છે કે નથી મળતું એની વારે મેળ ઉડી જોઈએ પણ જો એ લીટી પહેરજો જે તેનું પ્રધાન સુશુ અવસ્થા કહીએ અને એ સુસુપ્તી ને વિશે કરીને જે તેને આપડે છે આપડે તો જાગીએ લાકડા અને એમાંથી આવે તો અહીંયા જાગૃત થાય લીધી જો એ સુશુક્તિ કર્મ સંસ્કાર કરીને કરતાવૃત્તિનું જે ઉત્પન્ન થવું દેખાતું નથી તેનું પણ દાળા પાંદડા ફળ ભૂલ બધું મળી પછી એ જ નીકળે વાવો તો આપણે પણ અજ્ઞાન દશામાં હરું મારું મારે આમ કરવું છે મારે આ છે મારે આ છે આ મારો નિર્ણય છે ઈશ્વર છે આનો નિર્ણય શું હશે ઈશ્વર હશે ઈશ્વર ત્યાં કરતા વૃત્તિ નું ઉત્પન્ન થયું કરતા વૃત્તિ પણ પૂર્વ સંસ્થાન ની આરે છે ને તમે ખુ ગયા જાગવું હોય ત્યારે તમને એમ થાય છે એ કર્મ ને આધીન છે કરતા વૃત્તિ જ બીજી જાગતી જ નથી જે કર્યું છે એનું ભાવ જાગે છે એ જ ઉત્પન્ન થાય પૂર્વ કર્મ ને અનુસારે કર્મ નહી કર્મ ના ફળ પ્રદા એવા ભગવાને કરું પાછું થશે નહીં કર્મ સંસ્કાર કરીને કરતા વૃત્તિ નું જે ઉત્પન્ન થ છોકરા બે ને બોલાયા ખરું એ લાખ નાખો નો આવ્યો ને બીજા સ્વાભાવિક સ્વતંત્ર હોય તો આ દરે છે જો આમલન કરી દઉં છો નળી પાકે ખાંડી એક તમે માથે બળતર મૂકી મારો નળીઓ તો લીંબાડાય અથડામણ થાય એ અથડામણ માં તમારો પાક આવે એ અગ્નિ છે તમારો સ્વભાવ તમારે છોડવો પડે હું પગાર ને તમારા ગુલામ છે કોઈ એ તમારું કયું કરે પાક આવે ને બરાબર એના સ્વભાવ રહ્યો એટલે સ્વભાવ જાય જ નહીં સ્વભાવ વધે સ્વભાવ કોઈ બી ઘટે જો આમાં કામ કરતા છે ને અથડામણ થાય પછી અથડામણ એટલે એમાં સ્વભાવ ઓછા થાય પણ આ મારા એક વાત છે હર પેરાવું વાત ફલણ કરીને આપડે આખા કોઈ બી સ્વભાવ જાય ભાઈ પણ વખાણ પકડી સેવા બૌારી કરે ની જે પાક ન આવે મર્યું ખોયું અને આપડે એમાં હું આવશે ગુણ આવી ગયું પણ એ લીમભાડો નથી તમે બધા છો તમારી ચારે બાજુ હું તમે ઓછો કામ નિડો મારા માટે આડીમાં અને જે પ્રાજ્ઞ જીવાત્મા તેનું પ્રધાન પુરુષ રૂપ સગુણ બ્રહ્મ ના વિશે અતિશય લીન થઈ જાય છે તેને તમ પણ પ્રધાન સુવસ્થા કહીએ અને એ સુશુક્તિ વિશે जय जाग प्रक्रिया शुरू थे ત્યારે પ્રથમ ક્ષણે જે પૂર્વ સંસ્કાર નથી એનો અર્થ પૂર્વ કર્મ ને અનુસારે કર્મો જે ક્રિયા છે એમાં કરતા છે કરતા વૃત્તિ માનો કે નું કામ કરતો હોય એને લગભગ પોતાની કરતા વૃત્તિ અનુસંધાને જ વાડીમાં કામ કરતો હોય વાડીને અનુસંધાને કરતાવૃત્તિ આ પ્રેસ માં હોય તો એને અંગે કરતાવૃત્તિ એવી અનેક કરતાવૃત્તિઓ છે જયારે જાગવાનો થાય આને ખબર જ નથી પૂર્વ સંસ્કારો ત્યારે નજીક ની કરતા વૃત્તિ હોય એ પેલી જા નજીક ની અનંત જન્મ ની કરતા વૃત્તિ એ નથી જાગતી એ પછી મદદરૂપ માં આવે આવડી આ પેલી જાગે છે પોતાની ધારી કાંઈ ન આવે માલી વાત ઈ તો આ જાગતો હોય ત્યારે દાળ પીધો છે કોક જાત નો હું હું મને આવડે હું આવો હુંડાયો એ છે બી ન પૂર્વ કર્મ ને અનુસારે જે વૃત્તિ એકદમ ધસી ગયી આગળ એ ભાખી વળવાની જયારે તૈયારી કરે અને એમાં જે કરતા વૃત્તિ તરફ ધસી જાય વૃત્તિ એને સ્વપ્ન કહેવાય પણ અનુભવ કેમ થવાય છે એ પ્રશ્ન જાગતી વખતે જે જો કરતાવૃત્તિ ઉત્પન્ન થાય જ નહીં તો ઉઠે જ નહી કરતાવૃત્તિ જે જાગી એટલે આમાં વૃત્તિ જાગે થયું કરતાવૃ એટલે એને સ્વપ્ન કીધું સુશુક્તિ માં સ્વપ્ન ઉભો થયો એમ નહી પણ એમાં કરતા વૃત્તિ એને લઈને વિક્ષેપ છે રોટલા ખાવા લક્ષ ને પેલો વૃક્ષ પેલો વૃક્ષ પછી બીજું ક્યારે થાય મને દારૂ પડે પણ મન તો હાથું દિવ અને સ્વપ્ન ને વિશે જે પીડા તેના તાપ થકી વળી તે સુશુક્તિ ના સુખ ને વિશે પ્રવેશ કરતી કરતા વૃત્તિ તેના પ્રતિલોમપણા નું જે જ્ઞાન પીડાઓ થતી હોય સ્વપ્ન માં જાગ્રત માં તાપ હોય થાકીને કંટાળીને સુવાની મહેનત કરતો એટલે વૃદ્ધિ છે એ સુસુપ્પી બાજુ વળી રહી અને સ્વપ્ન અનેક પ્રકારના ભય થી અને જાગ્રત ને સ્વપ્ન ને વિશે જે પીડા તેના તાપ થકી વળી તે સુશુપ્તિના સુખ વિશે પ્રવેશ કરતી કરતા વૃત્તિ સુશુપ્તિ માં ગયો ત્યારે છેલ્લી જે કરતા વૃત્તિ લઈ ને ગયો એનું છે વાંચો આટલો આવશે જે સ્વપ્ન સ્વપ્ન માંથી જવાય એ વખતે છેલ્લી જે કરતા વૃત્તિ છે એને લઈ ને ગયો છે જાગૃતિ શું જ્યા પછી તમે દેવ પ્રસાદ છો એ ભૂલી જાઓ એ કરતા વ્રત લઈ ગયા છો એવડી જાગૃત પેલી ભક્ત હોય સુશુક્તિમાં જે જાગૃતિ છે એ જયારે ઊંઘ માં જાય ત્યાર ની પ્રક્રિયા અને સુશુક્તિ માં સુશુક્તિ માં સ્વપ્ન છે ઈ ઊંઘ માંથી બહાર નીકળે ત્યાર પ્રક્રિયા છે એવું કાય કર કરતા <Suckily> છે અને એ જે અવસ્થાના ભેદ તેનું જે જ્ઞાન તે જીવાત્મા જે વખતે થાય છે અને વળી તેને અને તે અવસ્થા ને વિશે પદ કહે છે અંતરિયામી કહે છે દ્રષ્ટા કહે છે બ્રહ્મ કહે છે પર કહે છે પછી એમાંથી આ જે લઈ નીકળ્યો નીકળી બદલી આવે સુવા ના પેલા ક્ષણ માં આપડે કોણ જોઈએ જ્ઞાન હતું એમાં કરતા વૃત્તિ જે જ્ઞાન હોય તે સુવા ટાણે બનુભાઈ હું પ્રધાન છું દરેક વ્યક્તિ માત્ર અવસ્થા વાળા જેના જે માણસો કેવળ કર્મ ને માને અથવા પોતાના મન ના તને જાગૃત સપના સુશુક્તિ પર જે પોતાની બુદ્ધિ માં આ બરાબર ના ન કરે પોતાનું માપવાનું બધું પછી વળી નિત્યાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો છે કર્માનુસાર જે ફળના પમારનારા છે તેને સૂર્યપદ કહે છે અંતર્યામી કહે છે દ્રષ્ટા કહે છે બ્રહ્મ કહે છે પરબ્રહ્મ કહે છે મધ્યમા અને વૈખરી એ જે ચાર પ્રકારની વાણી તેને કેમ સમજવી ને ત્યારે શ્રીજી મહારાજ બોલા છે એ છે. માં આવે પિતા બ્રહ્મકો શાંતિ તો રાય જયારે શ્રીજી મહારાજ બોલા છે એ વાર્તા તો બઉ મોટી છે બહુ મોટી અતિશય સૂક્ષ્મ છે મોટામાં મોટીમાં ઝીણું અને શ્રીમદ ભાગવત ના એકાદશ કંદ્ય સંક્ષેપ કરી અને આગળ જુના જૂના સંતો એ પ્રશ્નો કરી છે તો ને સામે જેવા મત સામે જેવા લેવલ ની વસ્તુ સામાન્ય જીવે અને શું માપી શકે સામાન્ય જીવ જો હું આંખ માં આવું ને તો મારો દંડ ઠેડ કરે બાદશાહ અશોક તમારો દંડ નો ખરેઠ ખરેખાણું નક્કી કર્યું પણ પેલી ચોટી ને આવ્યો બીજા એ ખટપટ કરી નહીં પણ મારા ક્યાંક ભૂલથી જાય મારી મારો દંડ નો કરવું તમારો માણસ કર હતોલા ગુનો કર્યો તારો દંડ થશે તમે ખવંદાળી કરો આપણે શું કરશું નિર્ણય ઉપર આવ્યો ને તમે મારો દંડ ન કરી શકો તમારા કારબારી કોઈ ન કરે મારો દંડ ઠેઠ કરે હા મારું કયું દ્વારા દેવા નતા આપણે અમારે અમને એમ છે બઉ વધાર્યો છે બોલ્યુ વધાર્યો છે એટલે લાદ આવ્યો લવા તો જોડી દેવો પણ બાબુ અમને વખત આપ કાલે અમે રાત્રિ બધો વિચાર કરીશું નક્કી તો કરવો કેટલો દંડ કરવો ના એક જણો ભાઈ જો કોઈ બોલતું નથી બોલવું છું કોણ રૂપિયા દંડ કરવો એના બેન એના જીમો આપણે થાય બે હોત્રી જોઉં બે હોલ ને હું ચાર હોળ કહું બીજા આંકડા તો આવડે ને ચાર હોલ થઈ ગયા ખમા ખાવા ખરે જણો બાબુ મને બોલવાનો થઈ ગયો હવે ભાઈઓ નઈ આપણે લાખો રૂપિયા ની મૂટા અને પછી બીજો દડે ફાળીયા ખંભે નાખી નો બાપુજી બોલે હું ભાષામાં પણ બોલો ની નક્કી હું ગયો તો બાપુ અમારી મીટિંગ થઈ બધી હા એક બન્યું આપ્યા ના વળિયા બીજો આપો કેળ કે એક બાપુ તમારે જે કરવું હોય એમાં ઓછા વધુ વાત ગજુ શું ઈ આપડે આ બધા બેઠા છે હું હોત ફેલો તમારી આપણું ગજુ શું ભગવાન ને માપવાનું આપણે શું સમજી શકી ભગવાને મહેનત કરીને એ સાધુ એ મહેનત કરીને આપણને થોડા જાગ્રત કરવા આ કાંઈક બતાવ્યો છે અને એ શબ્દ થી સમજી શકીએ ત્યાં ઘણા ભણેલા અમે જોઈએ આવું છે ધર્મ કરી છે બરાબર પણ એમાંથી ઈશ્વર રીત આવી જતો હશે એમને પછી કઈ નઈ હોય આપડે કોઈ નિયુ પણ ઈશ્વર એવી વસ્તુ છે ધર્મલ સ્વામી બેઠા હતા ને અને પ્રશ્ન એવો સ્વામી પૂછવું છે કે આ જે શરીર છે એનાથી તો થોડોક આમ જુદો પડવાનો અભ્યાસ સ્વપન અને સુશુપ્તિ થવાનો અભ્યાસ કેમ કરવો કેમ કરવો હવે કેમ બતાવું અને આવડવા તો થાય એમ ને હા એ તો ગણાય નાનું એ હોય તો હું ગજગદ છાતી મારી ફૂલે આ મારું પણ છે આ બેઠા બેઠા આ તો શું ને ડામ પેલા રાખના કરતા રામ પેલા આવે ને અહી ખબર પડે અભ્યાસ હોય મનોવૃત્તિ નિર્મળ થઈ જાવી હતી આ બરાબર છે આ ખરાબ છે બધું દેખાય બધું પણ અથડામણ ન આવી કોણ કેસે હું ઓછું સમજો છે ના મોઢે બોલવા કેમ છે કોણ ના હું તો બરાબર ના છે માતાજી મનન કરવું પડે જેટલું થાય એટલું કરવું પડે પછી આગળ જવાય છે એની શરૂઆત ક્યાંથી કરવી મનો કરવા આપડે નો થાય કઈ કાઢી નું કહું કઈ ધાર્યું હવે માપ કાઢ્યું છે એના દેહ મધ્યમાન અને વૈખરી એ જે ચાર વાણી તેને કેમ સમજવી ત્યારે શ્રીજી મહારાજ બોલા એ વાર્તા તો બહુ મોટી છે અને અતિશય સૂક્ષ્મ છે અને શ્રીમદ ભાગવત ના એકાદ વિશે પુરુષોત્તમ ભગવાન જે તે વૈરાજ પુરુષ ના મસ્તક ને વિશે રહ્યું છે સહસ્ત્ર દળ નું કમળ તેને વિશે પ્રવેશ કરીને અક્ષર બ્રહ્માત્મક એવો જે નાદ તેને કરતા હવા આ દુનિયા અક્ષર બ્રહ્માત્મક એટલે કોઈ દિવસ નાશ નો પામે ઓહંકાર પેલું કહે છે એની પેલા અકાર ઉકાર ના ત્રણ દેવા થયા એટલે ઓકાર વ્યાકરણ ની દ્રષ્ટિ હો પાછા એ બધા ના દેવો છે અક્ષર બ્રહ્માત્મા કેવું કીધું એટલે આ જે ઓલા કે શબ્દ બ્રહ્મ અને એમ અક્ષર બ્રહ્મ કે આપણે જે ગણતરી કરી महा प्राणी सहित हो આપણે ભલે માણસ જઈએ પણ આમાં યાત્રા નાળિયું છે ઈડા બિંગળા અને સુસુમણા સુમણા મધ્યમાં છે ઇડા બિંગળા ગઈ બાજુ પણ હવે એમાં સુસુમણા દ્વારા નીચે આવ્યું એ નાદ અહી અયોધ્યા નાભી ના થાય ત્યાંથી ત્યાંથી પછી હૃદયમાં આવ્યો હા જેમ ફુવારો આમથી આમ પાણી જાય ને જે અધો મોર આવ્યું એટલે ઉધો છું બરોબર તે મહાપ્રાણ એટલે આપણા જેવો નહી કરીને તે વિરાટ પુરુષ જે નાભી પદ માં તે અધોમુખ હતું તે ઉર્ધ્વમુખ થતું એટલે જોડે જેવી રીતે જે નાદ થયો અને તે પરાવાણી જે તે વેદની ઉત્પત્તિ ને અર્થે પોતે ભગવાન બીજ રૂપે કરીને પ્રકાશી છે આપણે કહી ને આપણે અર્ધ માત્ર અર્ધ માત્ર કેમ બોલો બોલો પછી વાણી દેશે ત્યાં થકી તે વિરાટ પુરુષ ના હૃદયકાજ ને પામી ને એના પશ્યંતી નામે થતી હવી પશ્યંત ને ત્યાં પામી વ્યા વેદ નીકળ્યા નો અર્થ હું અમને બતાવી Up to the summer band, студ there is a Harriet